પણ એ ભાવ હોય કેની છે મહાત્મા કરતો હોય એની હોય તો કંટ્રોલ હોય એ તો ડિસ્ચાર્જ ભાવ ભી ભાવ નથી ભાવ જોયા બેટા લોકો ને એને મહાત્મા ને આરોપક કરતા જોયા એટલે એ કે છે કે મહાત્મા કહેવાય કેવી રીતે એનું કેવું છે કે એનો ભાવ તે વખતે સારો હશે આપડે એમાં દીપ નહીં જવાનું એક કેવું સહન કે મૂર્ખ છે તને ખબર નથી પડતો કે પેલો તને છોકર મારે છે તો આપડે ક્યાં સુધી મૂર્ખ બનવું થવું છે એને ફૂલ બનાવવાની બી શક્તિ નથી તારું લેણું હશે ને એટલું જ તમે ફૂલ બનાવો બરોબર છે બીજી બધી વાતો બધી આવો બીજી બધી કરો ને તેનો ચોપડા લઈ ગયા કોઈ બી બેન કોન્ટ્રાડે પણ કોણ નાનકડ અનકોન્ફર્મેડ છે વોટ ઇઝ એક્ઝામ્પલ આવના બાં છે બાં છે આકનામાં શું રે કરી લે બચ્ચા ડિસ્ચાર્જ કરવું છે જાત ખતરનાક આપણો બાવ ના બરાબર છે તો સાંભળો જો અગગરતે તો વિચાર કરે બાવ દાદાજી શું નુકસાન કરે એક આપડે છે હું નથી કરતો તો બી એટલે ઓકે કહેવાય એક કહેવાય કે આ ડિસ્ચાર્જ છે આમ તો લોકો બીજા કઈ વાત બીજા નું ખડવાનું નહીં પણ આપડે ખરાબ કરીએ જવા દેવા તમે રાજપી કાચ સજ કરવું નથી કરતો એમ કરી ને બધું કરાય કરવાનું ખરાબ એમ બધું દાદા કે આપડે કઈ ખરાબ કરીએ અને પછી કઉ કે તરુલતા કરે છે હું નથી કરતી તો ડિસ્ચાર્જ છે એક નાન નો દુરુપયોગ થયો નાય હું નથી કરતી ના તરુલતા કરે છે એવું કહીએ તો તો ખોટું કર્યા પછી જબરજસ્ત તમે ત્યાં બચતો નથી બાજે જે મુક્ત પુરુષ હોય તે જ આપણે મુક્તિ આપવા બીજા બધા એ પોતે ના પણ બંધાયેલા માણસ કેટલો આપણને છૂટા જે મુક્ત પુલ થાય એટલે મુક્ત પુરુષ થાય એમાં મોટી પુઈ નહીં કહેવાય અને ભેગા થયા પછી લાભ ઉઠાવો તે મોટી પુઈ નહીં કહેવાય લાભે ના ઉઠાય અત્યાર સુધી જે ધર્મ કર્યો નઈ એમાં સંયમ નતો જાય શું એ સંયમ વગેરે ધર્મ ધર્મ જ ના કહેમ જ નહી કોઈ અપમાન કરે તો હમ થઈ જાય મારા માર કર્યું ના થાય કોઈ હજાર દોડે લઈ લે તમે ચિંતા પારવી નહીં કરે ધમાલ ધમાલ ધમાલ ધમાલ કઈ સંયમ હોય સંયમ બેસો તમારો પ્રશ્ન હોય તમારા મન નું સમાધાન હું ચાલુ છું એ બરોબર મારું જાણવાનો છે એવું પૂછી રહો કરીએ ધર્મ કેમ કેવાય કકરાટ થતો હોય ધર્મ કેમ કેવાય ધર્મ તો કકરાટ ના થાય કોઈ કકરાટ કરે તો પણ અસર ના થાય એમ ધર્મ કેવાય શું કરે પણ હાથો ઘઉં ના મળે તો જેવા હળેલા સુધી ઘઉં ના મળે તો પછી જેવો ધમ મળ્યો એવું કર્યા કરવું પડે લાભ ઉઠાવી લોર્યા હો લાભ મળવાનું ત્યાં દર્શન ના મળે આ દર્શન ક્યાંથી મળે નથી વાણીના માલિક નથી જેના બુદ્ધિનો છોટો નથી પુરુષ ક્યાંથી જ દર્શન કરવા ક્યાં એટલી બધી પુનૈ થાય અલૌકી હું દાદા ભગવાન નથી દાદા ભગવાન પ્રગટ થયા છે ને તે દાદા ભગવાન હું આમ કઈ નમસ્કાર કરું દાદા ભગવાન દાદા ભગવાન રાસિમ છે તો મારે ચાર ડિગ્રી ઓછી છે એટલે હારું હું દાદા ભગવાન તમારે થોડી વચ્ચે તમારે થોડી વચ્ચે છે કઈ થાય તમામ ઓછી હશે આવી વાત ના તમારે ઉપરી કોઈ નથી એવું કેવાય શું કર્યું ભગવાન એ જ તમારું ઉપર નથી ભગવાન તો તમારું સ્વરૂપ છે તમારું સ્વરૂપ જે છે તે જ ભગવાન છે કોઈ ઉપરી નથી તમારો ચિંતા ના થાય ચિંતા કરતા છે લોકો આત્માની ચિંતા કરશે આત્મા પ્રાપ્ત થાય જેની ચિંતા કરશે ને તે બોલે ના થાય ભગવાન રેજ નઈ ને જે ક્લેશ થાય ત્યાં ભગવાન ચાલતા થઈ જાય પછી રેજું બરકત છે ત્યારે પછી જીવું છે ભક્તિ એ તને દેખાડીશું તે કરશે આખો દર અને જ્ઞાન જે છે બઉ સુંદર છે દરેક નગર વાળા ફરતી કરે દરેક નગર રાખે અઠવાડિયામાં દરેક નગર વાળા ફરતી ગમે તે જાગે ત્યાં કરે તો તમારું નાગરભાઈ નાગરભાઈ નાગરભાઈ ખરેખર નાગરભાઈ છો ખરેખર નાગરભાઈ છો બધા ખરેખર ખરેખર આપડે નાગરભાઈ તમારું નામ છે માય ને તમારું નામ લાગે છે તમે કોણ એ રાજાનું છે કેટલા દોસ્તો બોલતા તમારો દોષ ને બધા જગત જણ બાધુ કોઈ ધ્યાન તરીકે નવતા ભાઈ સાધું સુંદેશ બધા મળે બોલ્યા ખરા આમ જાણી જાગ એને જરાક થઈ ગઈ ખબર કર્યા વાયુ ભરે ભક્તિ આપીને જાય તો ભક્તિ આપી ભક્તિ કરશે તો બહુ થઈ ગયું તમે આવતી સાલ આવતા હોય ભક્તિ કરશે નઈ ઘણું થઈ ગયું પછી આવી બેઠા જ્ઞાન આપીએ ભક્તિ કરતા હોય તો અમે આવીને રહી એક દાડો રહીને જ્ઞાન આપી દે ઉતરા ડા ડા ડા સમામી ના ફાવે પડ્યું બસ ફાવે પડી ના બે વાર હારું ગયા ગાડી એંતરાદાન સે પેલો ગાડી રાખના ખરી ને મત રાવો તોળો કાળો ડા ડા ઓલે એ ગે કલેશંકા કલેશંકા નજન એકઝન કપરકારી હોય નોકર ના હાથમાં જ પડી ગઈ ભૂલી જાય શું થાય તમે તમારે ત્યાં નહીં ભૂલી જાય તમે તમારાુસ્સે થાય છે સમજણ નઈ હોય પ્યાલા ફૂટી ગયા ગુસ્સે થવાથી ફરી પાછા આપડે બધા કરીએ પાછા આવે ભટકે કોણ ચલાવે છે તે જ ખબર નહીં આ જગત કોણ ચલાવ્યો કોણ ચલાવ્યો આ લોકો દુર્બુદ્ધિ આપતો બે બે હજાર બુદ્ધિ હશે દુર્બુદ્ધિ ને અસદ બુદ્ધિ મને મને પ્રેરણા કરેરણા કરવા આવ્યા તો ભગવાન બધા ભગવાન શું ભગવાન શિવ કરે ભાન ભગવાન તો ભગવાન જ છે ભગવાન ને એક જાણવું તો પછી તમે આવું ના કોને કે ભગવાન મને સદબુદ્ધિ આપો છે ભગવાન શું કરે તમારું તો એક બધા કશું કામ કર્યું છે ભગવાન કરતા આપડે બે ભગવાન તમે શું કરો છો એ ખોટો આરોપ કરો ભગવાન ભગવાન મા બાપ નહીં એટલે લોકો આજે મા બાપ નહિ ભગવાન છોકરા તમારે ભગવાન ના છોકરા તમારા માટે તમારી બધું જ ભગવાન વિશે એમ નુકસાન થાય તો કયું નુકસાન થાય ભગવાન નુકસાન થઈ ગયો ચાર મહિના ના ભરાય મગવાન કેમ મોકલે ગમલા ભગવાન ચલાવીશું કગવાન ને ભગવાન જ છે કે દેખાય નહિ ભગવાન ભગવાન હોવ જુએ છે દર્શન કરે ભગવાન ભગવાન કશું કરે નહિ ભગવાન હાજરીથી આ ચાલી રહી છે પોતે કરે નહી હાજરીથી ચાલી રહી જવા સુ હાજરીથી લોકો બધા કામ કરે ના કરે બધા એટલે એને હાથરીથી ચાલી રહ્યા લોકો આની પર આરોપ લાગીએ તો થોડું ગુનો લાગે તો આપડે લોક કમાયો હોય કમાયો દસ લાખ કમાયો કે હું કમાયોગવાન હું કમાયો બોટલ સારી કરે ભરલાખે હું કેસલાખું ખોટું આમ આરોપ મૂકી ભગવાન એનું દુખાય ને પડે ભગવાન ઓળખો ને ખરેન શું ભગવાન શું વ્યવહાર હશે ભગવાન ની વાત જાણી છે બધી હાથી છે કોલમપોર ચાલા જેવું હાથી વાત જાણી છે ગમશે જગત સાધુ સંજાય છે સાચી વાત નથી ભગવાન તમારો વાત છે ને તો આપડે પકડી રાખી સાચી રીતે ભગવાન ઓળખાવું હાથ ધ્યા પછી જાય નઈ પાછું શું ભગવાન નું કામ કરે આપડે કામ આપડે કરીએ ભગવાન ને કશું કામ હોય નહી આ જવાબદારી આપણી જ છે બધી છે આ સંસાર જવાબદારી આપડી છે વાજ જો વાય વાય હોય છે પાણી વાવ વાવ જોઈ લે વાવ પાણી પે ઉતરે થઈ વાહ જોયેલી નહીં ગુવા માં ઉતરવાના પગથે જોઈએ વાય ને કઈ તું વર્ષે લાવીશું કે આપડે સમજી જવાનું ભાઈ નાખો આવી દીધી આવી જ નથી એટલે આપડે તું રાજા એટલે આપણે રાજા કે જવાબદારી આપણી છે ભગવાન તો બહુ થાય બઉ બુધેલો હોય તો ભગવાન ઓળખ થઈ ગયા પછી કામ થઈ જાય આમ તો દાડો પડે નહી શું કરીશું જાણું ના પડે તમને કેવું લાગે છે આ બધી વાત જે છે ને તે નાનું છોકરું કે છે ભગવાને આ બનાવ્યું કે છે દીધિયા શું કે છે ભગવાન બનાયા એ જ્ઞાન છોકરા ના ગણ ને જ્ઞાન તો કોક જ ભગવાને બનાવેલું નથી આપડે વિજ્ઞાન થી બહુ જગત છે ભગવાન તો ભગવાન જ છે શું છે એને ઓળખવા જઈએ વિચાર જ્ઞાતા પરમાન ગોડ આઉટ માય ઇજ એ વાત તમને સમજો કરી શું કહ્યું જેની મમતા જતી રે એ કરું આ નથી કૃષ્ણ ભગવાન કે નહી પડે મમતા છે કેવી મામતા હાજર હા વિધાઉટ માય ઇઝગોડ ને ભગવાન ભૌતિક ભૌતિક ચીજ તો આ લોકો ને ગ્રાંતિ લોકો એમાં સુખ હોય ને ભૌતિક ચીજો સુખ હોય તો આત્મા છે દુનિયા છે આ બીજું કેમ ભણાવતા નથી કે કાંતિ ની આજે વિજ્ઞાન ભગવાન તો ભગવાન છે પૂછ્યું કે ક્યાં રહે છે ભગવાન તને તને શું લાગે ઉપર શું પડે બાપડ કરે ભગવાથી દેખાય છે ને તેનું નહીં આ જુઓ જુઓ જે છે ને જેની નહીં પછી પાંચ હજાર છે એગ્રિકલ્ચર વગર ઇઝિબલ ઓર ઇનિઝિબલ દાળ મારી વચ્ચે ઇઝિબલ થઈ સાચી તમે દ્રષ્ટિ આપીએ દિવસે દ્રષ્ટિ આપી હોય તમને દિવસ છે અમે બહાર જઈએ કુ કઈ કોણ છે ભગવાન કયું તો આ સમજૂ કરે જે વિચારવા નથી એ લોકો એમ કહીએ ભગવાન બનાવે નથી તો લેતો જે ભાઈ તમારી પાસે ખોટું ચાલુ ભગવાન તો મારા જો લોકો ભગવાન ઉદયતર્મ તમારો છે તમારું ધર્મ ભગવાન આવ્યું છે તારા પતાવાયું કોના દેટ અગર ની હોય પેલા તમા ભક્તિ જે છે કે જ્ઞાનમાં આપું છું જે ભક્તિ જો ભક્તિ બતાવી દે છે ને બતા કેટલી વાત સરસ નવે બોલાવ આવે પોતે ના ગયો હોય હું પોતાનું દર્શન ના ગયું દર્શન પોતાનું ધ્યાન કોઈ ગયું ના હોય ગયું પ્રસિદ્ધિ ગયેલી હોય તમે બહાર હોય તમે પૈસા પૈસા પછાડી દીધો હોય પ્રસિદ્ધિ નો એટલે બધી પ્રસિદ્ધિ કરેક્ટ લાગે છે માં તે હોય સાંભળવા કરતા માણસ આપડા કરતા વધારે સારો નહીં રાગ છે સાંભળીયે કે બીજા બધા કરતા આંખો વધારે સારું યાદ બોજ છે અમારા એ વાત માને નહીં કે મારે તમે ગ્રહ પાસ થયા નહિ એમ રાખવી જોઈએ ભરે તમે સંભાળ્યા તો એ માટે મહિનો સુધી જોઈ લો પગલ આવે ના જતા બોર્ડ ના આવે સંખ્યામાં તે હજાર મિત્ર અને આ તે હજાર મીટર નો પાસ થાય તો જાય આ જાતે લા જેડે સંકળિત હોય છે ગાલા છે પ્રથમમાં લઈનેલા છે આ સવ સંકૈટ ઓઈસ હોય છે જ્યાં જેતે મોડ્યુલ અપલોડ ના ડીએનએ એ સેલ્ફી કે બેડલી બચી છે જે છે લેકે ગોળ પૂરી પાડો નહી સેલ્ફ કે લેવલ બેટેડ છે કટર ખાયા હોય તો અહીંયા કટર માં બધું થયા પછી ને જાદુ હોય નક્કી કરતા રાખે પોલીસ દસ સમય લાગે તમે કોર્ટ નો ભે જો ના દસ ડિગ્રી સમય પછી આંદસો ડિગ્રી એનું કારણ કે દોઢસો ડિગ્રી કારણ શું હોય કેટલા રૂપિયા હોય બારોકો ત્યાં છે આ રીતે બે વગર સમય ચાર કયા ના કે મારવા જ કારણ કે ઓ� ભ માા� મી માા� ૮ા� મા�લ મ૾�ા�ા મા�િં઱ા�ા�ા�ા�ુ